જયારે શ્રીમંત્રી હતા ત્યારે શ્રીમંત હતા ન બદલી આપે સંદેશ કરાવી બીજા લોકો તો કેટલું પરમ વિનય બતાડે સારી વેવ પર લોકો તો એ તો આત્મા પાણી દ્રષ્ટિ જાય એ ચિંતા હોય તો બધાને સમિતરનાર ને આ બી બધા ચિંતા વાળા હોય અંદર આનંદ હોય બાર ચિંતા હોય શું હોય બરાબર અંદર આનંદ હોય મનમાં આવે છે કે દરવાજે મહાવીર ભગવાન આવીને ઉભા હોય તે ન ઓળખી શકો કે જ્ઞાની હોય તો ન ઓળખી એવું એ મન નું કેવી કયો અંતરાય કેવો અંતરાય કહેવાય કે મારે ભગવાન આવે મારે ભગવાન હોય તમને ખ્યાલ ના આવે કે આગવાન છે કે દાદા છે ખરે લાગે એ જિજ્ઞાસા ના કહેવાય એ પોતાની જાત ની આડ હોય છે આડઈ ગયો હિન્દુસ્તાન આડિયો પોતા નીકળી જાય મોક્ષ માં પરમ આનંદ હોય એવું કે છે તો મોક્ષ માં તો દેહ ન હોય તો પરમાનંદ કેવી રીતે હોય કેવી રીતે થાય મોક્ષ માં દેહ ના હોય તો પરમાનંદ નો અનુભવ કેવી રીતે થાય એમના પરમાનંદ કોઈ પણ પ્રકાર નું દુઃખ ના હોય એમાં એક જ મસ્તી કરે એમનો પરમાનંદો અનુભવ થયા પછી થાય પોતે આત્મા રૂપે અનુભવ થાય દુઃખમાં સમાધિ રે એનું નામ પરમાનંદ સંસારના દુઃખો પાર કર પ્રત્યક્ષ મુક્ત ઉઠાવે ત્યાર પછી મુક્ત આ દેશ વિરા પાછી ખરો મુક્ત થાય સંપૂર્ણ મુક્ત કહેવાય છે આત્યંતિક મુક્ત કેવાય ધર્મ અને પુણ્ય વચ્ચે બે પ્રકાર ના ધર્મ છે એક ભૌતિક ધર્મ અને એક આધ્યાત્મિક ધર્મ ભૌતિક ધર્મ પુણ્ય એટલે ક્રેડિટ કરવી એને જ ધર્મ કર્યો અને પાપને ડેબિટ કર્યું એને પાપ કર્યું છે અને પાપ કોને કહેવાય ડેબિટ કરવું છે ડેબિટ થયા પછી દુઃખો ઉત્પન્ન થાય ક્રેડિટ થયા પછી સુખ ઉત્પન્ન થાય એવો જે ક્રેડિટ ડેબિટ ધર્મ એ ભૌતિક ધર્મ કહેવાય ભૌતિક ધર્મ કે રીતે થાય બધા ભૌતિક ધર્મ આ એક જ વાક્યમાં ભૌતિક ધર્મ સુખી સુખો છે ટેમ્પરરી સુખો છે એ સુખ ઉત્પન્ન થયા પછી દુઃખ પચવાયું જ રહેવાનું કલ્પિત સુખ છે આત્મા નું સુખ છે અધ્યાત્મ સુખ ઉત્પન્ન થાય ત્યારે થાય અને સુખ પછી જાય સુખ ઉત્પન્ન થયા પછી પછી એને આડે ના આવે સનાતન હોય આપણે પ્રાપ્ત થઈ જાય પ્રાપ્ત થઈ જાય બેને સનાતન સુખ નું પુસ્તક વાંચ્યું આ બુક માં હું વાંચું છું કે છ મહાવત છ મહાવ્રત કયા કયા લાગા કે આ પુસ્તક છે ચરણવિધિ છ મહાવ્રત તે કયા આપડા પાંચ માં આગળ કહેવાય કયા પણ રાત્રિ ચોરી આ અંધારું થાય તો ઘરે આવીએ તમારે એ ત્યારે માટે નથી એને રિચાર્જ એટલું જ છે પેલો તો ડિચાર્જ કરે કરે કયા છે અઢાર માટે ના ના તમે એવું આપ્યું છે અમે ભૂલે જઈએ ને અહિયાં દર્શન કરીએ પછી તમે તરણ આપો પાછો નથી આપડે વ્યવહાર નીચે પાંચ આગળ મોક્ષું નથી ટૂંક શોર્ટકટ માં કે તમને બધે એની સર્વિસ થાય ઘર સંસ્થા ચાલે અને સંયમ પૂર્વક રેવાય સંયમ પૂર્વક સંયમી કોને કેવાય ક્રોજ માર માયા લોકો નો સંયમ છે ભાઈ સંયમી કેવાય સંસારમાં સાધુ ઓ સંયમી કરાય નહીં એ ત્યાગી કેવાય કારણ કે ત્યાગ કર્યો છે સંયમ ભગવાન કરવો એટલે વિષયો નો ત્યાગ ત્યાગ કરવો આ સંસાર લોકો એને સંયમ કે સંયમ એટલે આ સંસાર ની વાત કરો અલૌકિક અલૌકિક વાત નથી અલૌકિક મંદે ત્યાં મારું કઈ લેતા નથી તમને આત્મા સાધ્ય પ્રાપ્ત થયો તે પછી સાધન માં જવાનું જ ના હોય સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધન માં આપણે ગાડી અહીંયા જતે પ્રવીણ માં થાય તને નહી થતો તારે જા કરવાનું કે પ્રવી શું કર્યા કરેકાર કરવાનો ના એ આપડે આને પાઈપ પર સરો કાકાને પણ સોફા પર બેસાડ્યો એને જે આ અક્રમમાંએ ઉતારવા પાછો અક્રમમાંએ ઉતાર સમાજી રીતે ના એને ઉતાર્યા પર ના હોય તો આવો કાંજે સતી રેગ્યુલર સ્ટેજમાં આવી ગયો ઉતાર ના એ ઉતાર્યું પરવાઈ ચાંદ રેગ્યુલર સ્ટેજમાં આવી આલેવા આલેવા આને દીચાને છે હસરે શનિવારે ત્યાં વાળું ના જતા મારે યાદ કરાવવું પડે બેસા <laughs> <laughs> સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી રીતે હે સર્જાત્મક સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂજાયા છો તે કહો આવી વિભ્રમ અને વિભુણ દશાશી આવી વિભ્રમ પછી ચોથ નહી ગયા કોઈ જામ ના સમજવું સાચું એના કામી આ તો આ તો સાચું સમજવાના જ કામ ભગવાન પછી પચીસો વર્ષ માં એક જ થયેલા કઈ લાજ શરમ માન પૂજાદી ના કામી નથી છતાં સાચું કેમ ના સમજાય जगत सदगुरु दृष्टि समझा ये सदगुरु दृष्टि अमेज में शंका मैं विषय में बीजा ने शु समझ कई समझा जत वक्त बीत जाए कई समझा जत नहीं वकत बीत એ કારણથી તથા વિશેષ ઉદય આવો આવો પ્રશ્ન દાદા એવો વિકલ્પ કેવાય શું આવો કેમ વિકલ્પ થાય એમ શંકા કરી ગઈ શંકા પડી કર્યા પર કિર્ષંકો ઉપર શંકા છે મજે નઈ બીજા ને શું સમજાવવું કઈ સમજાવી જતું નથી અને વખત બીજા ત્યાગ કરવાનું છે ત્યાગ કર્યો ચાલતું નથી ત્યાગ જ કરાવે છે જે ત્યાગ કરવાનો સ્ટેપ ઉપર ચડે અમુક વિજ્ઞાન વિજ્ઞાન જેથી બધી સ્થિતિ નંબર પ્રશ્ન છે ત્યાગ કરીને દાદા તે યોગ્ય છે પણ અમને લોકો નો પરિચય જ્ઞાની છીએ એવી अरे दुष्टात्मा પૂર્વે જ્યાં બંધ કરો તું કાં તો ઝેર પી અને કાં તો તત્કાળ કાં તો ઉપાય તત્કાળ કરા તો ઝેર પી અને કાં તો ઉપાય તેમાં બઉ અંતરાય જોવામાં આવે છે વર્તમાનમાં પરિશ્રમ કરતા પણ તે ઉદયમાં આવતું નથી સરસ વિચાર બાર છોકરી નથી બે પ્રકાર ના દુઃખ ખાલી આપડે આંતરિક મુક્સર બાદ આવે દર્શન પડી જાય દર્શન પડી છે હું જાણું છું કે દુઃખ ઉત્પન્ન થાય એ પરીક્ષા દર્શન ના થર્શન ના કર્યું એ પરીક્ષા ઉત્પન્ન ના થાય ને દેખાડું એને થોડા વખત એના સંજોગ ને પા ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે ચૈતન્ય આ વિશ્વ હોવું યોગ્ય છે વિશિષ્ટા દ્વૈતમાં અમારી પરમ રૂચિ છે વિશિષ્ટા દ્વૈતમાં અમારી પરમ રૂચિ છે જોકે એક શુદ્ધા દ્વૈતજ સમજાય છે અને તેમજ છે આ બધું અમારી પરમ રૂચિ ને આવે છે ને ખનો કાઢી છે તો શું સમજાવત એટલે નિશ્ચય આ આ અદ્વૈત લાવ્યા તો માર પડી ગયા અદ્ત લાવ્યો નથી અદ્વૈત ના નથી તો આત્મા થય નથી અમે પુસ્તક બોલા આત્મા સમજાય છે અને તેમજ છે સત ચિત્ત આનંદ એજ હરી હરિ જળ જીવ અને પરમાત્મા અને તે જ અમારી પરમ રુચિ પરમાત્મા આનંદ સત અને ચિત્તમય છે પરમાત્મા આનંદ સત અને ચિત્તમય છે પાનુ ત્રણ પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી परमात्म सृष्टि कोईम होता परमात्मा सृष्टि परम ज्ञानमय परम आनंद करी परिपूर्ण भरपूर परमात्मा सृष्टि परम ज्ञानमय परम आनंद करी परिपूर्ण भरपूर छ જીવ સ્વૃષ્ટિ માંથી ઉદાસીન થવો યોગ્ય છે જીવ સ્પષ્ટ સૃષ્ટિ માંથી ઉદાસીન થવો યોગ્ય છે હરી ની પ્રાપ્તિ વિના જીવ નો ક્લેશ ટળે નહી હરી પ્રાપ્તિ વિના જીવ ક્લેશ ટળે નહીં हरिना चिंतन हरिमयज एम होने योग्य मैया थी प्रवर्ते हरिने प्रवर्ता शकने योग्य नहीं हरि माया है प्रवर्ते हरिनेवर्टा सकवायाकड़ को मा नियति योग्य युक्त प्रेरक अबंधनज होया एति योग्युक्त તેનો પ્રેરક અબંધ છે આ આ છે હરીહરિ એમ જ સર્વત્ર હો તે જ પ્રતીપ થાવો તેવું જ ભાન હો તેની જ સત્તા અમને ભાષો તેમાં અમારો અનન્ય અખંડ અભેદ होवो योग्यीव पोता सृष्टिपूर्वक अनादिका थी परिभ्रमण करे छे। जीव पोता सृष्टिपूर्वक अनादिका परिभ्रमण करे हरि सृष्टि थी पोता सृष्टि नु अभिमान मटे हरि सृष्टि थोता अभिमान मटे एम समझा प्राप्ति होवा हरि अनुग्रह जो एम समझा प्राप्ति होरि अनुग्रह जो है તપશ્ચર્યાવાન પ્રાણી ને સંતોષ આપવો એ વગેરે સાધનો જળ એ બ્રહ્મ છે માનસો તો બીજા કોટા ખોટા છે એવો કેમ કયો નરક્રહ્મ છે આવું બધું વાંચવાથી નાની બીજા લોકો અમે તો નિશર્ક થઈ ગયા દાદા જ્ઞાન જ છે મેゼ કાશ બેન કોન્ફિડન્સ કેશ બેન ગ્રેઇન મે નહ પગે જ જઈ દે દન કે લે જાય ના કમિલ જઈ રહેની નોટિયાઈ માં આ તો એ કોય મુક્તિ ના રહે પોય બધી કડે વેસમ કાએ તો મુક્તિ હવે એવું રહ્યો ને દાદા ને પણ દાદા એ સમય દર્શન ચારે હતા સમય દર્શન ક્યારે થાય જયારે અનુભવ માં તૈયારી થાય ત્યારે ત્યાં ગયો ને મારી દુકાનો આવ્યો એમ કે તમે જીતેન્ક અક્રમ ને અક્રમમાં ફરક છે એમાં કે આ મારે ઇન્દ્રિયોજી કુ મારે એટલે પોતે બે હારી કેવું માનું છે અને તમે તો હું આત્મા પુત્ર આત્મા થઈ ગયા બે જીતી ગયા છે જ્ઞાન આપીએ તે દિવસે પછી બીજા એ શું કે જીતમો જીમ કે મો તો થાય પણ કયો મોહ નથી અને હવે ચારિત્ર બોગ રહ્યો જે બાલ ભરેલો છે તેનો બહુ હજુ રહ્યો જે બાલ ભર્યો છે મોટતો જાય ચારિત્ર મો પૂરો થઈ ગયો જે સમય નથી ચિંતા છે ને ચિંતા છે તે મો ના કારણે છે અંકાર ના કારણ અહંકાર ના કારણ અહંકાર ને કારણે અહંકાર હોય તીર્થંકર થાય આગલા ચિંતા કરીને જ્યાં જિંતા થાય તે અંદર આનંદ હોય અને બાર ચિંતા હોય તમારે તો બારે ચિંતા ના થાય તમે અગ્રેસો રહી સાબામાં બહિષ્કાર લોકો કરીશું તમારે ભૂતકાળ ગણ બળિષ્કાર મો એવો ચાલો આ જે જમવાનું બનાવ્યું હોય વર્તમાન અને શુદ્ધાર્થમાં જે જ્ઞાન મળશે તેમાં રોગ નીચેથી અને વ્યવહાર થી શું કરી જમવો તમે અને ત્યાં આગળ બેકાર રીતે ફેલી રીતે મોરુ લાલ બોલા જેવ નોર્મલ ચીજ હે પૂછો નહીર આપણા શોખ હોય તો મારે મોક્ષ એટલો જ જોઈએ અમે કરી પિસ્તાલીસ હજાર મા કરી દીશું છે બાકી રાખવા તમારી હું અમદાવાદ આવીશ એ નહી છોડે કક તો હાલમાં તે सनातन સુખ લઈ આયા હતા હા सनातन સુખ તો એસમોય ક્લબ અલવેર કે મેં તમને બહુ સરસ મજા આવી જજ મને બતાવી કે સબ ઓલ મેં ને સાથે જજ મને ખાવનો કોર હતો હા બીજા દિવસ થી વકીલો જ નહી દાદા સારી જાય તમે તબક્સ જૈનમાં એમ કહેવું છે કે તપ વિના કર્મ ખપે નહિ એવું છે ને મિરઝા કરવાનું તપ જુદું છે તને કોઈ અપમાન કરે તે વખતે તો જ્ઞાન જ્ઞાન હાજર થઈ જાય તે વખતે તું છે તેને અપમાન કરવું નહી કેવી આપડે આવું પણ કહીએ પ્રવીણ તારા દિવસ છે એવું આપડે આવું કેવા લાગી પ્રવીણ માં પણ છતરાય મન સાથે તપુ એ તપુ તે બાર જે તપ કરી એ બધા થી પુણ્ય બંધ થાય અભ્યંતર તપ ને બાર તપ દાદા વસુલભાઈ પૂછે કે અધિક તપ સમજાવો ને એ અધિક તપ એ છે એને તમારે બઉ વિચારું કરે છે આજે શ્રીમદ ના આજે પુસ્તકો છે એ આજે નવો નિશાળીઓ વાંચે તો ભારે લાગે હવે વર્ષો બાદ દાદા ની બી આપતા વાળી લોકો વાંચે ત્યારે અમુક મિનિંગ અર્થ કાઢવા માટે દરેક વાંચના દરેક માર્ગ ને વાંચવા ખબર વાંચે પારિપાષિક શબ્દો શબ્દો